ના પૂરી થઈ જ વખત અને ભગવાન માહિપૂર્ણ આધાર ચાલ્યા હતા ચાલુ કર્યા જ ના કશું હતું કોણ ઉદું ચાલુ હતા સુખ જ છે એને દુઃખ ક્યાંથી આવે કઈ એ ભગવાઈ ગો છે એમાં પેલો જે છે પરિપૂર્ણ એ ફસાઈ ગયો ને પરિપૂર્ણ ફસાઈ ગયો ને પરિપૂર્ણ પરિપૂર્ણ અચાર છે આ યા જ્યાં સુધી છૂટે નહિ ત્યાં સુધી પેલા કારણ દે અને સૂક્ષ્મ દે ચાલે દરેક ભાવો માં બેન પૂછે છે મંજુરા બેન પૂછે છે કારણ હોય અને ઘાટી સે ક્રમાંક આડો એ શું છે તમારે તો ખાવાની સરસ છે પગાર ના હું થયું તમે ખાવાનું મારે પગાર નો મારો પગાર ના મળે તો હું તમે હાલ ખોટું થયું બિસા મને માન આપશો નહીં અને મને આપશે માન આપશો તે પોઝિટ છે બંધ થઈ ગયા તમે કરતા પણ સુધી ને હું આ કરું છું નિકાલ જ કરવા નથી આવે દાદા ના આજ્ઞાંજ માટે થાય છે તે એક માટે ગરજ મજૂરી કરવી પડે કોઝિસ નું બોડી થાય એમ પૂછે છે મનુલા બેન આ કોઝલ બોડી કોઝિસ નું બોડી થાય આ જેમ ફૂલ બોડી છે આટલું બીજ માં બંધેલું છે ને જેમાં આટલું માણસ નું નતા શું તેના હિસાબ બનવું પડેલો આટલા બીજ માં પછી વધતું વધુ શરીરના કોખ ફૂટે હાથ ફૂટેલ બરોબર સ્વભાવથી કોઈ કરવું ના પડે સ્વભાવ છે દરદાજી છે તે આપતો રહી છે હવે ત્યાંથી આપડે મનમાં વિચાર કરીએ કે આપવાની ક્યાં જશે આવે ચાલુ દરિયા જશે એ તમારા સવાર ચિંતા નહીં કરો ફરી કરે ફરી કાઢી પડે ને આપડે ચલાવવું ના પડે ચડાવવાનું હોય તો એ સ્વભાવી ચાલી સૂર્ય ની જરૂર નથી વિભાવ કરવો હોય તો બહુ થઈ જાય પાણી ને ગરમ કરવું હોય તો એક ટાંકી છે દસ બાય દસ ની ચાર ગુણ થી એ ટાંકી ભરેલી બધું પાણી ગરમ કરવા બધા નાણાના છે રાત આપણે નીચે લાકડા લગાવ્યા પડે કરવું પડે થયું અડધું વપરાયું બીજું અડધું ગરમ ગરમ રહ્યું હાથ રહે રાહ ના રહે આપણે શું કે આ ટોકીનું પાણી છે આ તો પછી અડધું રહી ગઈ છે એમને ચાલુ કરવું પડશે તે જ કરવું પડશે મોક્ષ છે સ્વભાવ છે એટલે આમાં વિજ્ઞાનજી ચર્ચા આવે છે મોક્ષ એનો સ્વભાવ છે લોકો ની વાત ક્યાં કઈ વાત છે મૂળ વાત નો કશી નથી હોય છે અનિવાર્ય નથી વિભાવર હોય તે આત્માને મોક્ષ ઉત્તર માં કરોડો ના થાય ભગવાને શું કહ્યું છે કે ચમકીત થયા પછી અર્ધપૂતગલ પરાવર્તન માં આવ્યા પછી ચર્કીત થાય જશે ત્રણ અર્ધપૂતગલ પરાવર્તન માં આવે એટલે અબધો અવતાર થાય ત્યાર પછી ચર્કીત થવાનું નિશાની આ બધો અવતાર બાકી રહેતા હોય નહી તો નહી તો લોકો હિન્દુ ક્ષેત્ર માં સાત તત્વો વચ્ચે કશું જ ના અનગાસ ના હોય છે અનગાસના આત્મા આકાશ રોકતો નથી એને ભરું નાખવું પડે અને આપણે ભરું આપવું પડે નહી નિર રોકે નહી આત્મા અવકાશ રોકતો નથી આત્મા અવકાશ રોકતો નથી એ વાત સમજાવી કેવી રીતે શકાય કે સમજાવી શકાય એવી વાત નથી તો અવલંબિત કહેવાય શું કહ્યું હા કોઈ પર અવલંબન છે નિરાલમ બગવા કોઈની પૂર્ણ દશા પૂર્ણતા ને પામેલા પૂર્ણ કામ થઈ ગયેલા કેવું આ પ્રશ્ન હોય અમારે મુંબઈ તમારા દર્શન માટે આવવાનું છે આવું છે સુરત થી લખ્યું ત્યારે અમને લખ્યું ત્યાગીઓને આ બહુ અમે શહેર માં પહેરતા જ છે માલ નથી જતો કિલના માલ જતો રહ્યો નથી બાકી છેલ્લી આવે નથી આવે જો હજુ પાણી છોડવા માંચલાક નીકળી જાય હા અઠવા પાણી છોડવા નીકળી જાય તૈયાર કરશે ફરી આપ્યું વિજ્ઞાન જ છે આ ધર્મ ધર્મ આવો હોય વિજ્ઞાન જ છે કે મોટું વિજ્ઞાન છે આ વર્ષથી મન હજુ અસ્થિર થયું નથી હા અમેરિકાના ક્ષેત્ર માં આવે એ લોકો ઓછી ના શકે ને એને સમજાય નહી સમજાય નઈ અને આ ઘરક તમને જોયા ભેગા જોયા એટલે મને કારણ કે હું જુદી સારું કેવાય ને મમ્મી જુદી જાત નું લખે છે ને એ જુદી જાત નું લખે ભે બધા ભેગા જુઓ મારું આવું જુદી જાત જ દાદા તો કે બુદ્ધિ જ નથી પછી હા પછી તો ફરજ નહી રહ્યો ને હા એ તો ખરું બ્રેઇન બ્રેઇન તો ખરું બુદ્ધિ નહી પણ બ્રેઇન તો ખરું ને હોય બીજા કોઈ આપ્યા હોય પછી ના આવે તો વિશ્વાસ જ નતો કે ભાઈ આ શું ધ્યાન રાખવાનું કલ બંને કોઈ નાપી દીધું કોઈ દેખાતી નથી ઘડિયા રાખવું નહી એટલે ઘડિયા કદાચ કાઢી નાખ્યો છે મિયાકે એ ઉતાર છે કે મૌરબી સાહેબ જે મરણ આવે મહારાજ એવું ગડિયા રે દાદા થોડી આપે તો છે બાકી તો કઈ ચસની આઈ જ નહીં એ ઉપરની કોઈ કવણ નીકળી આપતો હતો ત્યાં મત કર ये दादा बाकी देले ये ले लो दादा ये जो इतना सब कर रहा है दादा दादा मेरे साथी वाले है जोया करे हां दादा ये करे ये घना करे छे हां हम है ना हम ना आले આપડે તો આપડે નહીં હાલે ઘડિયાળ હાલે પણ આપડે ના ભાવે એ રવિન્દનાથ પટેલ ક્યાં ભાડું આપે જ છે ને મને આપતા હતા મને ભાડું મળતું હતું મળતો મળતું આવે ને મુંબઈ વહેલા વેલી અહિયાં આવજો જઈ કલાક હોય ને તો આગળ રાહ મારી નાખશે રાહ જોવા માં એક મિનિટ કલાક જેટલી લાગશે શું રાહ જોશો કઈ ઘણી કઈ ગોઠવણી કરી દેજો આત્મા ઉપયોગ પેલા પંદર હોય છે કાગળ આવે ઉતાવળ આપજો ઉતાર ગાડી પહેરી તો બી જા ને ગાડી માં પહેલા પછી કરો જગ્યા આવી એ છે આ ભી ગયેલું સુઈ ગયો દુઃખ કર્યું અને આ અત્યારે એવું લોકો આ રેરિયા છે આ ટાઈમ છે ને બધા રેલો આપડી મને એટલા બધા કામ માં લેવાની છે અને શું થાય આપણ શું તેનાર્થે હિન્દુ જનાર્થે આપે અને હિન્દુ સાહેબ આપણે તૈયાર કરું છું પાસે પોતાનું સાઈ બધા ખૂબ વિસ્તાર છે આક્રમ વિજ્ઞાન જાણે પછી સાહી બધા પૂરે શું કરા ટાઈમ ભગડી થઈ જાય ટાઈમ એક દેશ ભગાય છે આજે પણ દાદા આવો કે દાદા ખુશ થઈ જાય હા એવું થાય પણ પેલું નહિ હવે પણ જે પેલા હતો એક રસ્તા કામ માં કરેલા લો ફૂલ ના મોટા મોટા ખોટલા ગુલાબ ના ફૂલાના પાંખડી એ વિશે દરેક લાઈન માં ભરી નાખતા હતા ગુલાબ બંધ કર્યા ત્યારે આપડે એમ એમ કરી મને કોઈ કામ આપી દેવું ખોરાક આપી જ દેવું ગાડી આવે ને તારે એ કમ કરવું ચાલુ તમે કીધું કે અમે કાયમ નો ઉપયોગ માં હોઈએ છે સમજાવ્યું નહી સમજાવ્યું નહી છે અત્યારે શુદ્ધતા નો ઉપયોગ કરવો આથી બધા બંને આજ્ઞા એક જ શબ્દ થાય છે પણ ગાળો દે તે ગાળો દેખાય ગાળો દે તો દેખાય છે એ અશુદ્ધ ઉપયોગ સ્વરૂપ માં નહી કરતા નથી ને કોઈ કરતા છે નહિ માટે અકર્તા ભાવ થી દોષો એમનામ શું થશે એનો શુદ્ધ ઉપયોગ અકર્તા ભાવ એટલે તમે દોર મારે જતા એને અ કરતા જુઓ તો એમના એટલે અમારું મિનિટે મિનિટે આપડે સુધારું કરશે મારું કેવું ભગી દેશે નુકસાન નહિ જવાનું પણ આપડે ને આપડે સુધારો છે એના કરતા જેટલા જોયા એટલા ચોખ્ખો કરવા ધંધો કરે કરી દવાનું કોઈ કરતા છે એવું લાગવું જ નથી કઈ જાય સંસ્થા નું જગત બધા દોષ છે આપણે કહીએ છીએ આપ લીધો છે હિસાબે છે હિસાબ ચોખ્ખો કરે છે ના મારી મારું છું શું આપતો પૂછવો બધા કે વાત તો થઈ જાય ગધુ કાપી એટલે આપણે બરોબર બનીએ શું એટલે આપડે તો જ્ઞાનીએ તો અજ્ઞાની થઈ જવું પડે આપણને જ્ઞાન એનું નામ કહેવાય કે એક્ઝેક્ટ છે એમ દેખવું જોઈએ શું કે જાગૃતિ રહી જાગૃતિ કોઈ કશું કરી શકે એમ છે અને કરે છે તમારો જ છે પુત્ર ડાહી માતા ના ભાડા જ હોય કેવા હોય પત્રી કેવા હોય ના વાણી તમે બધા કેવા કેભેલી ક્યારે કેમ સાંભળ્યું કે ડાહીમા ના દીકરા કેમ કેવાના દીકરા ડાહીમા ના દીકરા પેલા ઠીક ને કરે કેવા ડાયા દુનિયા આટલી ડાયા બનાવી ધન ધન એ કૃષ્ણ એની એક વાત આવ્યું એ વાત ને સમજાવ કેવી શકતા હું ને અમારું જોતો ખરો અમારું એક એક દોસ્તો અમર ત્યાં મળી રહ્યા પચીસો વર્ષ મળ્યો કદાચ બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન આર્ય પ્રજા પેલા દ્રાવિડ હતા નહીં આગળ આર્ય પ્રજા પેલા હિન્દુસ્તાન માં દ્રાવિડ હતા ને બધા ખોટી હિન્દુસ્તાન પહેલે આર્ય પ્રજા ચોવીસ દસેમ્પરો લાખો વર્ષમાં થયા નહી ભગવાન આદિવાસી જંગલ અનાર્ય એને નથી કે આદિવાસી અનાર્ય કેતા પણ ખાસ કરીને અનાર્ય લેતા કોને કેતા આજુ બાજુ અફઘાનિસ્તાન જેમ જેમ ગુજરાત થતી જાય એમને વર્ગવાનું પછી જાય વર્તન એ ઉઠી લેતી રહેશે પછી જ્ઞાન માં છે તે પરમાણુ ભાઈ નિર્ણય તેમ તેમ જ્ઞાન માં આવતું જાય પ્રતિવર્તન આવતું જાય પ્રતિ બેસી જાય એમાં કોઈ શંકા નથી આ પરમાણુ બધા નીકળે જે ભરેલા છે એ પૂર કરેલા છે ગલન થઈ રહ્યા પૂરણ થઈ રહ્યા છે ગલન એ ગલન થઈ જાય વ્યવસ્થિત માં ન આવે વ્યવસ્થિત માં ન આવે ત્યાં સુધી તો એ અવ્યવસ્થિત રહીએ ને પાછું પ્રતિથી અને વ્યવસ્થિત ની વચ્ચે ગાળો નહીં જાય પ્રતિથી બેથી બેસી ત્યાં સુધી તો એ અવ્યવસ્થિત રહી જાય ફળ આપી જાય એટલે ઈ પરિણામ નથી એનું પરિણામ આવે જેમ વ્યવસ્થિત ના આવે ત્યાં સુધી આપડે ભર્યું રાજી સુધી ભરેલું હા રાજુ આપડે ભરેલું નહિ કેમ કેવાય આપડે જેનો પગ ભોગવ ના હોય છે આપડે કેરી કઈ ની ગરમ કઈ રીતે પછી ગરવા બા અને આતો ગોટલો થતો સુ જાય ઊભા લાયક પણ હજી પરિણામ હર ભર નથી પ્રકૃતિ જે પરિણામ આવે છે હજી હળભર ન થતું પ્રતિ જે પરિણામ આવે છે એ સરભર નથી થતું હજી હિસાબો આવે છે પ્રકૃતિ નું જે પરિણામ આવે છે હિસાબો આવે છે લાગે થોડા વખત પછી સાહેબ જેટલું કડકડક રીતે ભર્યું એવું પડે પણ ધીરજ ખૂટે ને તમારું બઉ કડક થતું ધીરજ ખૂટે ધીરજ ખૂટી જાય છે કે શું તો કશો થી કરે જગત ની ઉપર બધું આપનારે લીધો સ્વીકાર્યો આ દિવસે સુધી દેખાય એમને જે બધા છે એ જ ન્યાય એ બન્યું ન્યાય બધા ગયા એ મારા ગયા વકીલ કરવું જાય છે બન્યું ન્યાય આવો અન્યાય દેખાય અન્યાય દેખાય પણ બન્યું એ ન્યાય બે મત નથી શંકા નથી એમાં બે મત નથી શંકા નથી બરાબર છે એમાં જ્યાં પણ શંકા નથી એ ભય એ પણ ન્યાય પણ ઓલા સંસારી વાતાવરણ વ્યવહારના અનુભવો અને એ બધી પ્રતિથી પછી જે આ સુધી પહોંચવું પ્રતિદિ છે પણ આ વ્યવસ્થિત છે એમ કેવું એટલી ઘડી ના ક્ષણ ની અંદર પ્રતિ પ્રતિધિ માં કોઈ શંકા નથી આપડે કામ કરવું પડે આપણે મારે આ નદી કરવું ને કરવું એના તાબા માં છે નહીં પણ ખરાબ પોતાની ઈચ્છા પ્રમાણ થાય છે તારી કરું છું એને અભિમાન કરે છે પણ જયારે નથી થતું ત્યારે ખબર બીજો કોઈ છે એટલે પોતાની શક્તિ જ્યાં નથી થઈ બીજી શક્તિ જ્યાં જગત ચાલી રહ્યું છે નથી ભગવાન ચલાવતા કે નથી તમે ચલાવતા બીજી શક્તિ જ્યાં જગત ચાલી રહ્યું છે અને આ થઈ રહ્યું છે ત્યારે લોકો પાસે હું કરું તમને લાગે શું કરું એવું અનુભવમાં આવે છે થઈ રહ્યું છે આવ્યો પણ એ મનમાં નથી એવું ભાવ્યું છે મનમાં એવું ભાવ નથી એમને કેવું છે કે દેતા નથી અને બ્લેન દક્ષિણ આફ્રિકામાં સીધા હવે આપડે રાખે બધા પછી આ જેવું નથી કહ્યું એકદમ કેન્સલ કરાય છે આ કર્યું મેં કર્યું ભોજન નીકળતો તો નથી જવું એવું ભોજન નહીં કરતો થાય કેવું થાય અને હું કહ્યું છે અંતલન ભરે તમને વ્યાજથી લાગે છે આ હું કહું છે સંતાલન ભરે છે યાદી લાગે છે માન નાખા નેગેટિવિટી તમે છો એ તમારી જાતે ઓળખતા નથી અને તમે નથી ત્યાં આરોપ કરો તો એનું નામ ઈ ગયો છે આ આ ચિંતા બધા ચિંતા બંધ બધાને થાય મને શું કરવું અશોક મને કીધો હતો કે લોકો રાખે એમ હોય કે પોતાના પાટું હોવું છે આપણા સૂત્રો જયારે વંચાય ત્યાં દવાખાના માં સૂત્રો આ કરવાની સમૂહ સમૂહ કરવાની એમની ભાવના છે શુદ્ધિ દૂર કરવાની તો એ ક્યારે થશે આંત્રાજ આપે કાપ કાપે છે નિરોગી હોય શું કર્યું બધા મારી મન માં તો હોય છે મધ્યા થી રોગ ભરાતા થાય શરૂ થાય છે રોગ ભરવાનું થયું થઈ જાય કારણ હોય તો સમભાવ કોઈ પણ રોગ થાય સમભાવ સંભવ એટલે અમુક પ્રમાણમાં હું પેલા આઠ કલાક કે છ કલાક આઠ કલાક ઊંઘવું અને વધુ વધુ ઊંઘવું તે વિષમ ભાવ છે ઓછું ઊંડવું તે વિષમ છે એટલે આ સંભાવ હોય તો આ રોગો બધા થાય આ રોગો થઈ ગયેલા છે એને શું કરવું એને કઈ રીતે કાઢવાઈ કલાક રોજે કે આપણું જ્ઞાન મળે જો આજ્ઞા મળે તો બધા સર્વસ્વના સ્થિત થાય કારણ કે સંભાવમાં આવી ગયો અને આનંદ હવે સંભાવે પ્રસતા નથી આનંદ એવો તો એ કારણ કે વિશાળ